શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન બે હજાર ચોવીસ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે સુંદર વિષય પ્રાપ્ત થયો પણ તેને કહીને કઈ માત્ર પણ તેનું મન વિશાળ ને પામે નહી અને અવશ્ય આ જે સંધારી કર્મ થયા ગ્રહણ કરેલા જોઈએતા હોય જેટલા ગ્રહણ કરે ફળ તે જેને આધીન થય જાય નહી સ્વતંત્ર પ્રાણીમાન કરે આધીન થય જાય નહી આધીન ન થઈએ પરશુખ્યા જરૂર પુતા દેવામાં હોય એકા ચલાવે પણ એનાથી પકડાય ન જાય પકડાય ન જાય અને સામાન્ય જગત ના દીવ પકાય છે એટલે ભૌતિક ભાગ એને જોશે એનો ખોરાક છે એ આવવાના બેઠો હોય ઘડિયાળ સામે જોઈ ને હાલ તો કઈ એને જીંદા હોય ગયો અગ્નિ લાગ્યો હોય જી દીદારનું કારક એનો મોટો પડી ગયો હા એને સાર્થ મારી ગયો ભગવાન ના ભક્ત જે આ જગત માં રહે છે બ્રાહ્મણ એ રહે દેમાને જે મમ ધ્યાન ઉતરી પડે છે કે પ્રભુ ભગવાન છે બ્રાહ્મણ એ રહે દેમાને જે મમ ધ્યાન બેધી ડ્રેડા ભક્તિ આશ ઉદ્ધવ કોઈ હાથે માં તમારે દ્રશ્ય માનતો જરે આવે છે એમાં આ ગામડામાં જોઈને કોક નિયંતિક કેવા કુ હોય તો ગાય ખેંચી જાને ગામ ચા હોય મેમાનને વર્ધણી બેઠાયા ખટલા કરી બેઠા ભેંસ જ એની માહુ વાગે મહેમાન બેસી જાય મારે ઘરના જઈ ને પાછું આગ્રહ કરીને ખબર ઉપલબ્ધ વ્યવહાર કરાય અકળાય નું નબ્રા ગ્રહ મે આપણે આપણા જ હૃદયમાં વિચાર કરીએ તો રીતે પ્રભુની પાસ જાવું જે એને આપણે વિચાર કરવાનો માયા ના જોડા પણ અમને જણાય બરાબર ફરજ તો તારી બીજી છે મનુષ્ય જેને આપ્યો હો એની હમુ તારે હનુભાનું મારી પેલા થી અમે કોઈ ને દબાવી ને ન લો ગમે તે હોય એની શ્રદ્ધા પ્રમાણે દેતો હોય લેતો હોય અને અમારા સાધુ ને બહુ થયું હોય વધારે જ લેવાનું કરે જવાબ દિવ પેલા છુકડા પછી બસ એની દ્રષ્ટિ એની બરાબર અને આપડી દ્રષ્ટિ આ કીધી હોય એમાં આ સાધુ સંતો જે છે એ પણ જીવેક વિના ક્યા અને નું નહીં ને આ બધું અને એમાં પરબ્રહ્મ નો મહિમા અને જીવેક એમ રહેવું ભગવાન ની આગળ વિસ્તાર સામાન્ય બોલ્ય કે ભાગવત માં છે તમારે સોના ની લગડી હોય છોકરા એમ કહો પેલા કપાટમાં પેટી પડી જ ને એમાં પડી પડી છે નથી ક્યાં સુધી એને આંચવે આ વેદ સુધી માં ઈ વાત આવે વતેરંદ ગયા ન સાવરણા ખરી વરજ વયસાત નિધના વેદો શ્રુતિ કરે છે કે હે ભગવન પરાત્પર તમામ તમને હું કેવા કહું કે મારી શક્તિશીલ ન્યુ પતય બ્રહ્માંડ ના અધિષ્ઠાતા ઈશ્વરો એ પણ તમારા મહિમા પામતા નથી પ્રતાપ એના પાર ને ઈ જ પામતા નથી સાચી નથી પામતા તું અનંત કહેવા છે એ કેવી રીતે એને ગુણ ગાન બીજા તો ન ભાઈ તંત રાંદુ સાવરણા અમને એમ જણાય છે તમારા મહિમા ને નહીં પૂરો જાણતા હોય બહાર ન પામો સ્વ અપી તમ અપીય તંત રાંદુ સાવરણા ગામડાનું ઘર હોય ઉપર નળિયા હોય એમાં જ્યાં સૂર્ય ના પ્રકાશ નું ચાંદેડું પડતું હોય ઘરના ઝોકરામ જમીન ઉપર કરે ત્યાં થાંભલો થઈ જાય રજકણ નો રજકણ ભેળ્યા ગણાય હજી તો એટલા માં છો તો આખા બ્રહ્માંડ રજકણો ભેળા કરે તો એવું તો ગણાય ઘરમાં એક ચાંદડું પડે એના રજકણ ગણ્યા ગણાતા નથી દંતરાંદ નીચે સાવરણા સાવરણા એટલે શું નહીં વાવવાના આવરણા આવરણ્યા સહિત આઠ જે આવરણ બ્રહ્માંડના એક બ્રહ્માંડ નહી બહુ બ્રહ્માંડો છેડો એ તમારી આદર કેવા છે તો બોલું ચાંદેડામાં રજક પણ જેમ હોય ને એવા છે આવણા આકાશ ખ એટલે આકાશ આકાશમાં પક્ષી ઉડે ચટલીઓ ઉડે સમળા એ ઉડે સિંચાણો ઉડે દરૂડ પક્ષી ઉડે પણ જેની પાકમાં જેટલું બળ એટલો ઊંચો જાય અને આકાશ નો મહિમા જાણે આકાશ એને પણ અપાર છે પાછમાં કેટલા રજકણો હશે ચાંદેડામાં એટલા તો આકાશમાં કેટલા એના પાર કોઈ ન પામે હે ભગવાન તમે આવવા છો અમે તમારા ગુણ ગાન ગાવા બેઠા પણ પાછા પડી જાય આપણે આને કેમ ગાશું ગાવાની શક્તિ કઈ આપણી પાસે હૃદય લેજો સામાન્ય વિદ્વાનો હોય ને આમ છે આમ છે ગીતામાં આમ કહ્યું ભગવ માં આમ કહ્યું ને જોર મારીને કહેતા હોય આ વેદો એમ કે છે કે મહારાજ અમારું ગજું આવડો આ બિચારો ગાંડા જેવો હોય કરતો હોય વયસાલન જતન નિરસન નિધના જનગંધે મારા માથા એક વખત તમે કહ્યું હતું અહિયાં આખી હવે આ જગે તો ભૂલ પણ છે એ વેદ સ્તુતિ ભીષ્મ સ્તુતિ એ બધા એવા છે ભાનવદમાં મહિમા એમાં ગયો છો અને જો એમાં એવો મહિમા ના હોય તો આ શિવજી મહારાજ દ્રષ્ટાંત ન આપે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બપોરે જમવાનું આવે તો અરે આવે ને મજા આવી જાય હવે આ મહિમા કવાય કેતી ખાવાનું ભૂલી જાય એવડો યુ આપડે ભૂજે છે ભગવાન ને થાય અમારે અહીંયા નવા કોક આવે ને મુખ છું પછી એના આવે મારો મૂર્ખ લાગે કે અહીં પરોટલા ખા એ કરતા ઘરે ભગવાન બાય તારું સારું થાય એ ભલતો ન હોય કેટલું આવરણ તમે દેખી કે તો આ ભણેલા છે ને એ જેટલા ભૂલા પડે એટલો કોઈ ભૂલો ન પડે ઓલા પરોક્ષ ના ભજન માં કહ્યું છે ને અભણો ઈચી દ્રષ્ટિ કેવી રીતે આવે ક્યારે કે આમાંથી જરાક વૃત્તિ પાછી વળે તો આવે ગામડામાં ખીલના છોકરા એની વાડીમાં ગાદર જેવું હોય રોટલો ફાવે નઈ ગાજર ખવાય જા ને પછી જ્યાં હારું મિષ્ટાન ખામી ગેસ એને એમ કે છોકરો મિષ્ટાન ખાય તો સારું આ ગમ પડે પેલી દુરિયા જગ્યા છે માલિકા ખાઈ કેવી રીતે આ જો આવી વાત છે ભાઈ આપડે તો સાદું થયા कर आज पोतानी ोड़ी पता ने विस्तारी स्वतंत्रपण गणवी घटे तारे गड़ी ले ज्ञाता इंद्रिओ वृत्ति ने विषय मसाई ने पाचो स्वतंत्रता को संके लिए शुभ करोड़ કરોડિયા થયા છો જયારે કરોડિયા નથી તો બધું માણા કેદી વિચાર કરજો શું ભનુભાઈ કરોડિયા નથી થતા એ માણા કેદી થાય જો કરોડિયો અહિયાં હોય એને નિશાન કર્યું હોય કે આ થાંભલે પહેલવેલા લાળ તો એના મોઢામાં હોય કે પછવાડે હોય છે આવું પેલવેલો કેમ થાય પેલો વેલો એની આમ દ્રષ્ટિ કેળવે નિશાન બરાબર તાકે છે પછી એની લાળ વાહે વાંબી થાય નીકળી એક પછી તો પાછો ત્યાંની અરજી આવી ને આમ જાય પાછો આમ જાય ગામડામાં હું પેલો ફરતો ને અને આ વચ્ચાનું આવે મેં કુક જોવું જોઈએ આપડે કેમ કરે છે ખરે કરવું એક વખત કરો બે ચાર બે ચાર જ્ઞાન જોઈએ ને સાધુ થયા પછી ઓંભ થી ઉંભે જાવ જગત તરફ રહ્યા છે ત્યાંથી ભગવાન રૂપી થંભે ફોગી ફોગી એને કઈ કલા એ ત્યાં ફાવું એ કલા શીખવી જોઈએ સામાન્ય ગરીબ નો છોકરો હોય મજૂરી કરતો હોય મલિપા હોશિયારી હોય પણ સંજોગો હરખા નો હોય એ કોને સંજોગ મળી જાય અને મારો લખો ધંધા કરવા શીખી જાય છો કઈ ખબર નતી જાય છે એમ આપણે જીવ કેવળા માલિક પદાર્થ માલિક ભોગ એમાં જ લાબા રહી છે અને હું મારું ન ભાવ છો કરોડી ગરવી ઘટે ત્યારે ગળી દઈએ વ્યવહાર કરવો એટલો કરી અને પાછો ગળી કળા શીખવી જઈએ અને આગળ જૂના સંતો અને જૂના હરિભક્તો બેનું નિશાન ન ચૂકે એને રોકે નહી હો ભગવાન ના માર્ગ માં વજ્રાંત માં આવે જો જે ઘડીએ કથા વાર્તા પ્રસંગ નીકળે કામ હોય ત્યાં સુધી ન આવવું એવું નક્કી થયું ને કામ કોઈ ન હોય તો જ ભગવાન ભજવા જ નહીં વાત પાછો જવાબ દીધા ને મેં બધા જવાબ દીધો અને મારા જેવો જાણી જાય છે એના જવાબ ને આયા કરવું પડે થાય અને વજમાં મહારાજે કહ્યું પરિણા નો ત્યાગ કરે પરણી સ્ત્રીનો ત્યાગ કરે ગામ ગ્રાસને ત્યાગ કરે હવે ક્યાંથી કરે આટલામાં ઘું જોવા જે કરે ક્યાંથી અને ભગવાનનો માર્ગ એવો છે એ ત્યાગ વિના કોઈ દિવસ ત્યાં જવાય નહી મળે એને છોડવા શીખવું જોઈએ મળે એને છોડવા એમાં સમજો તમને બનવું બનખું મળે એને છોડવા શીખવું એ તો બહુ છે ને સામાન્ય માનવી નિયમ જ છે તે ને ત્યક્ને ભૂંજી થાય તને જે કઈક મળે ત્યક્ને त्याग कर पी वे आ साम मानवी आयम ने अनुसरी ने शिक्षा मतरी महाराज लीज पुष्य वर्ग न पोषण करती हो भेलू नगरिया करीता हो तू पैसा भेगा करे एम ने ए ग्रस्त ने मनाय થાવી હોવી જોઈએ સત્સંગ પાર્લોક ટએ નહી તમારી આગળ કારણ કે બધું બોલીએ તો તમે જાણવા છી અમારે નુકસાની આવતી હોય પાછીઓ એટલે અમે બોલીએ નહીં કોઈ બીજો એટલે તમે હું સત્સંગ સત્સંગ જીવન પૂર્યા કરો તો ચૂંટણી જેન માંગે લઈ જાઓ યત તતસ સમાદાય જ્યાં જ્યાંથી લઈને યત તત સમાદાય સંગ્રહ યત કુરુ છે જે કરે છે તસમય દેય ન કરી શકે એવાને કોઈ નિદાન દેવું નહીં પછી અમે તમને શું બહુ કહ્યું આ ઠાકોરજી નું કહેવાય ઠાકોરજી ઠાકોરજી ના પહોંચ્યો ને પછી તમારે નહી જોવાનું આજે મંદિર ના દેવાનો ઉલટા વગાણ આ મંદિર માં આટલા લાગશે ના મંદિર મળવું જો પૈસા મોચું રાખીએ કઈ કરતવ્ય નહી હો હવે છે બી તો પૂર્ણ પુરુષો તો ભગવાન અક્ષરધામ માંથી આવે હજારો જેવ ના માટે કઈ રચનાત્મક કાર્ય કરે ઈ પૈસા ભેગા કરેલા શીખવું આવ્યું તમને પૈસા કેમ ભેગા થાય એનું શીખવું આવ્યા હતા એમને યથા તથા સમાદાયક સંગ્રહ કોઈ એ સંગ્રહ થાય પૈસા એટલું નહીં વસ્તુઓ સંગ્રહ ન જીવન ઉપયોગી બરાબર ચાર પોવાનો સંગ્રહ હોય તો પશુ રાખવાના પણ તમે પેરું જ કર્યા કરો અને કોઈ ગરીબ ગુદાર ભૂખ્યા ને જ નહી એ હું ક્યાં લઈશું એ આપણે સભામાં મેળવી કોઈની વાત કરીએ દાન કરજો દસ મોરવાનું બેઠા એને છૂટ હા ગમે આમ કરે લે આપો તો ઠાકોરજીને ઠાકોરજી ને તો ત્રણ તાળા મારે મારી પાછ એ વાપરવા જાય બધા ભગવાન ના મંદિર પ્રત્યે આવ્યો હર કોઈ અનાર્થ હર કોઈ કહે શું બાકી નહી એમાં સ્વામિનારાયણ વગર સ્વામિનારાયણ લેખ્યો છે કોઈ હર કે આપણે પાળીએ છીએ ને બપોરના આ તો ધસમુર એટલો વાગ લો આજના પાસે આવડિયા નહીં પછી એટલે સત્સંગ જીવન માં સમાદાયો સંગ્રહ કરવી ક્યારેય પણ એવાને દાની નો આપું લે કોઈ જોતું નથી જો મંદિરો મંદિરો સારી વાત છે ભગવાન ભદ્રાવા સ્થાન આવું દર્શન કરે પછી મિલકત જ ગણી કરવી એટલા માટે મંદિર દાંત આવે મને સઘર મંદિરો કરોડો રૂપિયા જેના મંદિર માં હોય એ મારા ફાળા કરવા નીકળવી પડ્યા છે દાંત જ આવે અને આ જગત માં હરિભક્તો ને મળે દ્વિશતાબ્દ हो, कर दी, कोई नहीं इने थे तुम्हें है मधमा की सन्मार्के जात अम्मे गोखा આપણા જે કુપાતર માં તમાકુ ખાય ફલાણું ખાય એ સાધુઓ એમ કેતા ગોળીયારમ માં આવે માં આવે ન દેવાય એને દેવાય દેવ આવડા હું ક્રિયા કરે છે દેવાય એમ ને કલ્યાણું કલ્યાણ ને છે બોલાય સભામાં જ્યાં તો તો લાકડીઓ ખામી પડે અને એવો જે હોય તે રાજીમાં હોય તો પણ વનમાં છે અને વનમાં હોય તો પણ તેને રાજ્ય રાજ્ય કરતા વધતો આનંદ છે અને એવો જે જ્ઞાની રાજ્યમાં રહ્યો હોય ને હજારો હજારો મનુષ્યની મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિ યુક્ત હોય તેને કરીને પોતાને કાંઈ ન માને છે હું બહુ મોટો થઈ ગયો અને તે રાજ્યનો નાશ થઈ જાય પ્રેમાનુ સ્વામી ને આપણે શિક્ષા મદ્રી છાપી ને પ્રેમાનુ સ્વામી ને મહારાજે આજ્ઞા કરી શિક્ષા મદ્રી હિન્દી માં કરી નાખો હાજર એને કરીએ બોલાય નહી હોતો તો આપણને નાસ્તિક કઈક હોય છે ધર્મવંશ ગુજરાત ધર્મવંશી ગુજરાત ગુજરાત આચાર્ય પેટર્ન ધર્મવંશી બ્રાહ્મણ સભે ખૂબ હોય થાય દેવે દીક્ષા કૃષ્ણ કે દાસ મો દીક્ષા તિન કોઈ રાખને સ્વસ્થ ધર્મ અનુસાર ધર્મ વંશ જો વિપ્રવર સંત કો માને સોય સદગ્રંથ મેંશ કે વિપ્ર કે નારી પરમ પ્રવીણ આ મારા આચાર્ય આવી રીતે વર્તે અને ધર્મ નિયમમાં મજબૂત રહે એની સ્ત્રીઓ આ રીતે રે કર્નો નારી માત્ર ગો નરકો નહીં લવલે પુરુષ ઉપદેશ સેવાય સ્ત્રીઓને ઉપદેશ આચાર્ય પણ સેવાય નહીં હોય પુરુષ કોઈ પણ ધર્મ વંશી દુજ ના રીતે કહે ધર્મ વિશેષ ક્યાં જોયું સાથે પણ કાવું ધર્મ વંશી થઈ જશો કોઈ દેખા જામીનગીર કાવું કે વ્યવહાર મહી જામીન ઈખ આપત આ પતકટે કરજ ન કરે પ્રવેશ આ પતકાર આવે ભીક્ષા માંગી શિષ્ય અન્નદી ધર્મ હિત શું ધર્મા છે પોતાના ધમધે આપ્યું હોય એને વેચવું નહીં પણ તમે બધા હું સમજો તો ધર્મા તો તો છે ને હિત ધર્મ કરવા ને માટે જે અનાજ આપ્યું છે એને વેચવું ને ધર્મ ને અર્થે આપણે શું કર્યું બોલો બોલો શિષ્ય અન્નદીઓ ધર્મ હિતા ધર્મ કાર્ય કરવા માટે એને સાઈ બેચનો ના જૂનો દે લેજો નહીં પાત્ર આદિ કોઈ પાત્ર આદિ વાસણ આચાર્ય આપે દિને કમર અરુછત્રાકું કહું ને ખર્ચીએ નિજ કાર એને જે વસ્તુની ભેટ દેવાય એ પોતાને અર્થે ન વાપરે તમે બોલી શકો વાત કરો જોઈને પ્રમાણ સ્વામી શ્રીજી મહારાજ ને આજ નથી લખે ચાકું કહું ન ખર્ચીએ નિજ કાર જમે લાય ધર્મના અર્થે જે પૈસાક વસ્તુ આપી એ પોતાને માટે ખર્ચો શ્રી કૃષ્ણ છે ઉત્સવ મંદિરમાં તમને ગમે એટલું આપે એ માટે મંદિરના ઉત્સવમાં વાપરું વેચવું નહીં પાડ્યું બરાબર છે ઘરને બસનરૂ આભરણ અવૃભાદ દેવ દ્રવ્ય તા ખર્ચ નો નંદ કુંવર જે કોઈ આવે ધર્માદો એ ભગવાનની મૂર્તિ ને માટે વસ્ત્રો આભરણ તમે ખર્ચી શકો પણ નંદ કુંવત માટે તમારે અર્થે તમારે વપરાયું જ નહીં એને કઈ આ આચાર્ય ને જ નહીં એનાથી પોતાથી ન વપરાયું કારણ કે ધર્મ હિત આજે ધર્મ કરવા માટે આઈપો નથી ધર્મ કરવા માટે પણ અમે હં ધર્માદો ઘરમાં તો અમદાવાદ જેવો થઈ શકે આ સ્વામિનારાયણ ના શબ્દ છે અમારે ભાઈદા સાહેબ એક થાય એ આવડે ને ખબર હશે કંકોત્રી પણ આચાર્ય ને લખાય સાધુ ના તો ના લખાય બ્રહ્મચારી ને ના લખાય આચાર્ય ને ના લખાય તમારો છોકરો ભણે છે એના ઘરવાળાનું આ નામ છે અને આજની આ નવી પ્રજા તો ઈ જ યાત્રા કરે એટલે નામ જ ભૂલી જાય ઘરવાળી નામ ચાલુ યાત્રી છે હવે એ ગંગોત્રી આચાર્ય ના આપે આચાર્ય બહુ કેવાય ખરેખર આપતમી ધર્મ દેહ કરજ કાઢ નો પ્રશ્ન તો કહીએ આપને તેને દેશકાળ આવે એને આઠાના સિવાય લેવા એની માંગ આપે છે બીજી ભેટ લેવાનો અધિકાર જ નથી ભેટ આવે એ પંડિત તેવી પડે ખરું આ એમ જઈ બે ગઈમાં કઠણ દેશ કાળ તો ખરજ કરવું પણ પંડિતનું કરવું ગ્રસ્તનું ન કરવું કોઈ શું અમે એ નહીં કહે છે મતલબ અમને કહે છે કે ખાવી તો છે પણ મંદિર માંથી લેવું પણ મંદિર કેમ લેવું પાંચ દૂધ પુત્ર વાળા સારા હરિભક્ત ને રાખીને જે લેવું અને પાછું હારો દિષ્કાળ આવ્યો યાદો સહિત આપી દેવું એમને નહીં હોય એને આપી દેવું લી બરાબર છે મોટા હરિભગન કહેવાય કાલ તબક્કા સાક્ષી રાખી કે કોઈ વ્યાજ થઈ તો બે નો સકલ હરિમંદિર માં મંદિર માંથી લીધું નહો પાછું મંદિરમાં દેવું પણ ત્યાજે સહિત મહારાજ મહારાજે થોડી છે આવી નથી અને મૂળ શિક્ષણ બધું છે આ બધા નથી એનું બદલામ આવ્યું આજે દોઢસો વર્ષે સંપ્રદાય ક્યાં છે એ દેખાડો નીચે છે આજના લોકો આજના લોપી એટલે નીચે જ જાય તો મુજબ જાય હા કોઈ જોતું છે મહિમા ગયા કરે આ દેજે નીચે જતું પછી હું અહીંયા હલો કેમ જે તે તો પોતાના કેફ માં મહા તેના સ્વરૂપ નો તથા ભગવાન ના સ્વરૂપ નોનું કૂચો લોધું પાષાણ એ સર્વે ની વિશે સમબુદ્ધિ વર્તે છે તમારે વર્તન છે બોલો ને પેલા સાધુરામ કે ના વર્ગ સાહેબ એ ખાતો પણ બુદર જમવા જાય રોટલી અને એમ નઈ આ લીવી કા લીવી એમ વિચાર કરે જ ન ખરે સ્વામી છે તું ત્યાં પોતે કે ના ગોટે શ્રીજી મહારાજે એ પ્રકંડ ચલાવ્યા જમવા બેઠું દરે આંખું નીચે જાવી પાત્ર માં જે આવે પેલા જરાધરા પછી આ આંખું નીચે બેઠા હોય એમાં હાથ પડે પાત્ર જે ચીજ ઉપર પડે ઈ જ ખવાય બીજી બધું ખવાય આટલી આટલી હોય લોખંડ કઈ સાહેબ બીજી નો પી પૂર્વ જન્મ ના વેરી માં આગ લાવવા અને બીજા ગાજરાયું ખાવાનું હતું નથી જવું ગાજરા નું ખાધા કેટલા આગ ના કરીએ આપડા સોનું રૂપું કચરો ઈ તો જ આપડે નહી બોલે એટલે ઈ તો બરાબર આવવું હોય ને એમાં મનમાં નું પદાર્થો એટલે તમે કોનું જ બેચું માને લેજો થઈ સાધુ ને એ ના શોખ ભગવાન ને રાજી કરવા સાધુ જ્યા હોય તો યાદી માં આવવું તમારા જેવા અખતરા કર્યા પચાસ ભણનારા ની બહુ વાતો આવે ને તેમાં શું આવ્યું પછી મેં કહ્યું આપડે ખુલ્લી લેશું પછી જાણ્યું કોઈ ચુલે ચડાય ન ખવું વિચાર આવ્યો હવે શું ખાવું આપડે કોરવું ના ખાવું ભાઈ કોરા માં બાજરો તો બરાબર પણ ઘઉં કેમ ખાવાનું કોરા ખવાય દી હો શું ખા કોરાક ખાવાનું પછી એ પણ ગુરી નહીં પાછી પછી મનમાં મનમાં વિચાર કરી બાજરાનો તો એક મહિનો કાઢી દે છે પણ પછી ગૌર લેવા દે પછી જૂના સાધુ હતા પણ આવા ગૌરવ કેમ એનો વાંધો નહી એને મીઠા પાણીમાં પલાળી દો આ દાડે પલાળી દેવા પછી બીલે દાડે આ માટલા એક ખીપ કરવી ખૂટલી એમ ચડી જાય પણ મમરા જેવા થઈ જાય મારા લાગ્યા હરા મજાળો વાંધતા હોય ભણતા હોય ગોખતા હોય ને કોથળી રાખેલી સાધુ ડબરો ચોખાનો હવે આનું શું કરું બોલી એક બે બુધા ને પૂછું મને ખાય એને આગલી દાડે પલાળી દો પલાળી દીધા મીઠામાં એની શું કિનાય પોછા થઈ ગયા થોડા પછી આવી દમ ખાવી પછી બેટના મત થી નક્કી કર્યું ભંડાર માં ગયો રસોડા કામ છે તમારું શું છે વઘાર્યા પેલા એ ચડી ગયું હોય એ મને એક લોટો એક આપો તો તારે એ બી દાદુ હું કરું બીજું હવે મારા થાકી જાય છે મારો હારો માણસ ને તો હું પેલો ભૂમી દઉં જાય લોટો ભરીયો મને ખાટી દઉં ખાટી દઉં પછી એને બેગીઓ બગડી બગડ ન હોય હા એ બધું બફાઈ ગઈ નક્કી કરીને કઈ રહેવાય તમારે કોઈ ને કોરું ખવું નથી હોય કરતા કોરું ખવા દમદાર ખુ એમના ભાઈ અને હરિપ્રસાદ બાર દિવસ સુધી ભણો દિવાળી શું બાર દિવસ દિવાળી ના દાળે હવાર માં નાય ધોની પૂજા કરવા રહી ગયા એટલે એમ તો થોડાક નમુના ભગવાને દીધા ભગવાન અંબા નાનકી ભગત હતા અમારી નાચ અત્યારે કઈ તરફ ભાલી રહી છે એમાંથી આ બચવું કઈ નાની વાત છે એમાંથી બચવું વાત છે કરવા સમર્થ નથી દ મોટી થઈ ગઈ છે મા પ પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે તેમ એવા જ્ઞાની સર્વે પદાર્થ માત્ર છે ને એવા જ્ઞાન વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે આવેડાતા હોય ને ભાઈ અને આપડા ભોગવવા શીખાય તો એ ખો આઈ ગયો કલ્યાણ નો માર્ગ એનો વિખાય શીખવું જો હજી અત્યારે અહીં કર્યું મારી પાસે અમેરિકા જરાણી પ્લેન માં એક બે જ કારણ કે એ રાખે ને એટલે વાસના વધુ વાગી બધા ભૂગે એટલું હોય હારો નબળો થાય પાછો પાછો મારે વાંધો જોવા કેમ પધરા વિચાર કેટલા એક વર્ષ કર્યો પ્રસાદી ની ચીજો આવડા કરી તમારા એક વાગ સામે પધરાવી જો ને કઈ નહીં આવી હચું બોલ તમારે કહ્યું ને એટલે મેં એટલે આનો સંગ્રહ કરવો મિત્રો એને વર્તમાન હું નથી રહેતું માહિત એવી રીતે સમજો છે આવા મોટા મારું કહ્યું તો ખરો આવડું તો ભગવાન હું એકલો સંત નથી બચાવી જવું છે અને એ વિના જે બીજા છે તે સુખિયા નથી બુદ્ધિવાન ના તો વાંધો આવે બુદ્ધિવાન ને પરમ દ્રસ્ત નિવર્ જેની અલૌકિક દ્રષ્ટિ થાય છે તેને પરમેશ્વર વિના સર્વે પદાર્થ સ્થાય છે અને આ બે શ્લોક છે તેનો પણ એક સરખો ભાવ છે તે સુખરૂપ કેવાય છે તથા શ્રીમદ ભાગવત માં કયું છે તથા ગુણ ની સંપત્તિ જ્ઞાન વૈરાગ્ય વિવેક માયા ના ત્રણ ગુણ છે એમાં સત્તો માંથી આ થાય કયું દુઃખરૂપ કેવી રીતે એમાં સતો આ થાય કયું દુઃખરૂપ કેવી રીતે માયા દુખદાય બોલો અરે વળી એકાદ સંઘ માં કહ્યું છે માયા કેવી રીતે દુઃખદાય છે આ પ્રશ્ન ભાગવત માં તો લખ્યું લખ્યું અને તમે એને દુઃખદાયી હોય કેવી રીતે પ્રશ્ન ને સાંભળીને મુક્તાનંદ સ્વામી સર્વે પરમ બોલ્યા છે હે મહારાજ એનો ઉત્તર થાય નહીં કૃપા કરી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાળા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે અને પુણ્ય વાળા વિમુખ છે તેને તો અતિ બંધન કરનાય છે ને અતિ દુખદાયી છે અને જે ભગવાન ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે અને માયા ના જે ઇન્દ્રિયો અંત અને દેવતા એ સર્વે ભગવાન ની ભક્તિ ને અતિ પુષ્ટ કરે છે માટે ભગવાન ના ભક્તો દુઃખદાય નથી પરમ સુખદાય છે નક્કી કરીને કેવું જોઈએ બોલો સાધુ એ હું નક્કી કર્યું સાધુ ની તો આ જવાબદારી છે આવડા ને તો છે અને દુખરૂપ કઈ રીતે એનું નિર્ણય થવો જોઈએ આપણને આખું છે કે નહીં કાન છે કે નહીં સુખ છે કે નહીં ઇન્દ્રિયો અંદર અને જગત ના જેને આ છે છતાં જગત ના જેવો મળી છે એનો ઉપયોગ શું કરે છે અને ભગવાન ના ભક્ત ને આવડી આ વસ્તુઓ મળી છે એ સુખ થાય એવો ઉપાય કરે આખેપ કરીને ભગવાન ના દર્શન થાય ભગવાન ના ભક્ત ના થાય આ શાસ્ત્ર વંચાય એને સમજાય ઉપયોગમાં લઈએ અને ભગવાન ના ભક્ત છે એ ભાગ માં પોતાના ઇન્દ્રિયો ના વાપરતા નથી આમ આંખ પડ્યું હોય હાલ્યા જી ગયો અને આવડે ભાજી ભાજી હું કઈ એટલે ઇન્દ્રીઓ અમદાવાદ ભગવાન ના ભક્ત બસ છે અને જગત ના જીવ પાસે છે જગત ના જીવ પાસે છે એનો એવો ઉપયોગ એ કરે છે ભગવાન ના ભક્તો છે જીવ એને સુખદાયી છે સુખદાય એટલે એની આંખ ક્યાં આગળ જોવા માંગતી ન હોય અને જોવા માંગે તો જાણે હા દર્શન કરી આંખ કરી કરે વધારે કાન થયો પ્રસાદ પાણી બીજા ત્રીજા હોય ગામ ના ભક્ત લઈએ જ પણ બઉ મા પછી આપડા ગોઠવ આજે છપન ભગ છે આજે આને બંધન કરે અને છોડે વસ્તુ એની પણ સંબંધ જુદી જુદી રીતે અમારે વખત તમને વાતું કે અમારે બેઠા છો કોલેજ માં ભણકાર ને જ્યાં એની હરે ધ પણ હો હોય એમ કયું આખું ભલ તો મારી પાછળ બેગ હોય આને નથી થઈ ગયું આને નક્કી થઈ ગયું આખો ભાવ બચલી ગયો આપણે ભગવાન ના મંત જોઈએ એની આંખ છે એની કાન છે એની જીભ છે પણ આપણે ધર્મ બદલાવી લેવો જોઈએ જગત ના જીવ જેમ આપણે આપણે ભગવાન ના સંબંધ ના વપરાય તો માલિક છે તો દિવ્ય થઈ ગયા કહેવાય એના હોય ભાવ ઊંચો ઊડી જાય અને ભાવ આંખો બદલી જાય પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછો દે જયારે માયા સુખદાયી છે પરમેશ્વર નો ભક્ત હોય હૃદય માં ધારી ને ભજન કરવા બેઠે છે ત્યારે એને અંતઃકરણ રૂપ માયા સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુખ આપે છે હા બીજું પણ આ બીજા પ્રકારે દુઃખરૂપ છે જાણ છું નીચે ત્યાં બુવાળો છું કે એમ સંકલ્પ હોવું પડે ગયો એ માયા સિવાય કોણ દુઃખ દેતો હશે આ બધું હવે ભગવાન ના ભક્ત ને સુ સ્વરૂપ છે માળા લઈને બે બરાબર સાંભળી એમને ક્યાં નો ક્યાં પૂજિ ગયો હોય ત્યાં માલી પર એ માયા સિવાય કરે છે કોણ દુખરૂ લડાઈ લેવી છે અને એમાં સ્થિર થવું છે લેવી અને સ્થિર થવું છે અને એક જન્મ સંઘ તો એક સિદ્ધ થઈ જાય ને એવું નથી અને એવા આગ્રહ એની ઉપર ભગવાન મોટી દયા થઈ એ તરફ બધી તરફ બધી એટલા માટે જ આગ્રહ કરવાનો જો આગ્રહ વાળા થયા હોય તો ભગવાનની દયા થયા દયા કરી તમારું અંધાર હું કાઢી નાખી અજુઆર ઈ થયા કારણ કે ભક્ત પદાર્થ ને કઈ ઈચ્છતો નથી આ લોકો એને કઈ જોતો નથી એને ભગવાન નો સંબંધ જોઈએ ભગવાન કરી રહસ્ય છે ભગવાન નું કલ્યાણ કરે સાધનો કોઈ કલ્યાણ કરતા જ નથી તપ કરે વ્રત કરે તપ કરે ગમે એટલા કરો મન શું થાય સાધ્ય પણ એ સાધન અને સાધ્ય એ જુદા ન હોય સાધન અને સાધ્ય જયારે શું કરવી તો એના કેટલા સાધન છે સાધન હોય ત્યારે એક વાતો એ ના કરી કોઈ સમજે નહી ને એટલે અમે વાતો નથી કરતા સાધન ને સાધ્ય કઈ એક સાધન પણ ભગવાન સાધ્ય પણ ભગવાન બે એક થાય પછી જરાય મુશ્કેલી નહીં એક થતું નથી હવું હૃદય કરે પણ એનું સાધન સપી છે ભગવાન નથી માન્યા ત્યાં લગી ને સાગી બે નો ખારે જ્યાં લગી બે નોખાર્યા ત્યાં લગી કાપ ના જે કઈ એજ થઈ જવા દે સાધન પણ ભગવાન સાધ્ય પણ ભગવાન એક કરી ચિંતા અલગ ભાઈ હે વાત નવી ના નવીન આત્મ ભગવાન ના માર્ગ તમે મૂર્તિના હજારો વર્ષ દર્શન કરો દોડો અને દંડ કરો અને પગલે લાગો એ પણ મૂર્તિ ને ભૌતિક માનો ભૂલવામાં દિવસ બોલવામાં એ ભગવાન દિવસ હૃદય માં ધાતુ પાષાણ ચિત્રમ તમારો ભાવ પડ્યો છે એ ભાવ પંચો ચિત્ર જાય ધાતુ જાય પાષાણ જાય બધું જાય દિવ્ય માનુષ દોર એક કરું ચિહ્ન અલગ ભર્યો હે નામ દિવ્ય અને મનુષ્ય કરવું ત્યાં અને એટલું ન દુણાવો ત્યાં બધું સાધન કર્યા કરો પછી એક જન્મ બે જન્મ ત્રણ જન્મ દિવ્ય માનુષ ભક્તા માણસ એક કરી ચિહ્ન કરવી પડે છે મહેનત માં ખાતી ન જવું છે કઈ પરમ ન ફતે એટલે ખાતી ના જવાય અને એવી શ્રદ્ધા ભગવાન પછી મહારાજ બોલ્યા છે જેને ભગવાન નું મહાત્મા સારી છે તે સમજીને અતિશય ભગવાન નો આશય હોય તેને તો અંતઃ કરે પાકો સત્સંગી હોય તેને ડગાવાની કોઈ લાલચ રાખે નહી અને તેને સાંભળતા કોઈ સત્સંગ નું ઘસાતું બોલી શકે નહીં તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વર નો આશરો થયો છે જેના જીવ ને રીતે એવા આશ્રમ કઈ કાયપ હોય તેને એ માયા દગાવે છે ને દુખ દે છે અને જયારે એનો એ જીવ એવી રીતે ભગવાન નો પરિપક્વ આશ્રય જેને ભગવાન પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે એવી રીતે લોહા નું દસમું વચના મૃતમ જે તે થયું કઈ